दादा उभा रही गया बोईला आज आ गए रेडियो नहीं तर आत्मा भक्ति है आख पद गाओ वीस कड़ी नु पद आप ई चालीस रूपया न माइक पर आख पद थी पता आत्मा भक्ति है आ शब्द आने अपने हूंफ कही हेट वालू हूं कहू ने दुआ कही मर्मिल अनादि मर्मिलता कही आ शुद्ध प्रेम હવે આ શબ્દ ફરી સાંભળો કોઈ પણ કોઈ પહી બે હોય પૂર્વકાર સાવરણી પ્રાર્થના સાવરણી પ્રાર્થના સ્તુતિ છો જે સુધી ઓ રહ છ આપણે જે ચાર દિવસના ઘરમાં રહીએ છે એને પણ ચોખ્ખું રાખવા માટે રોજ સાવરણી ફેરવીએ છીએ ને સફાઈ રાખીએ છીએ ને દિવસમાં પાંચ વાર પોતા કરાવીએ છીએ બધું કરાવીએ છીએ ને એમ આત્માની સફાઈ માટે પ્રાર્થના કરવી જોઈએ રોજ પ્રાર્થના સાવરની જેવું કામ કરે છે અને રોજ આ કરવાથી પોતાનો સ્વાર્થ પોતાની પ્રજ્ઞાનો પ્રકાશ ખીલતો જાય છે અને મંદિર હોય मस्जिद थी जाए मस्जिदों मंदिर थी जाए अपनी अंदर की सफाई अपने तार, तारनार बनी जाए निजात आवा सेवी प्रार्थना प्रार्थना સુતી સાફરો સુતી સા ફોજે ઓન સ્વાતમાં ઓ તાન સ્વાર્થમાં આપણું આ પ્રતિક્રમણ પણ સાવળની જેવું કામ કરે બધું મંદિરમાં ણી સ્વેશવણી સ્વતર શોધ આત્મનિર્મ શોધ આત્મનિર્મ નિવાસી નિરાવણી નિવાસી નિરાવણી આ शुद्धात्मा मण वगरन राग द्वेष अज्ञान महा बना महासहभूत कारणों बनी जाए सदाशी सुहा सुहागन सुहा स्मृतिओ सुहा स्मृतिहा क्रियावंत है I want to say સ્વય વેદ રાધે સ્વયં વેદ રા આરાધનામી આરાધના નિષ્કામ ભી નિષ્કામ ભી આરાધ્ય ઉપાસ ઉપાસ ઉપ્ય ઉપાસસી ઉપાસ્ય મન સ્વમ સ્વમ આ ચાર લાઈ અર્થ પંડિતો ને સાક્ષરો આના ઉપર હજાર પાનો પુસ્તક લખી શકે એટલું એમાં ઉંડાણ છે હા પણ મારાથી નહી સમજાવી શકાય કારણ કે બહુ લાંબો સબ્જેક્ટ થઈ જાય કોમિન સાહેબ સમજાવી શકે આ મિલેનિયમ આપણા ટુ માં લખાયેલું છે પણ છતાં એવરગ્રીન છે આ સદાશુઆશે ને એટલે નથી જે ભૂલાદી જય ભૂલા તુ જય સચીદાન નોકરી તો હતો દોઢસો રૂપિયાનો પગાર હતો બે બસ એક ટ્રેન બદલી કરીને પણ સત્સંગમાં પહોંચવાની એટલી ધગશ ગમે એટલો થાક હોય ને દાદા ફક્ત કવિરાજ આવી ગયા જય સચિદાના એટલું બોલે બધો થાક ઉતરી જાય જ્યારે સીતાના એકસો તાર એક સાથે વગડી જલતા હોય ને વગાડો એવું લાગે આમાં અંદર થઈ જાય સર્વાંગ સિતારી ભૂલાય નહીં હા ફિક્સ ટાઈમ હતો चार सातमा जो सत्स्य होनी समरी पांच मिनिट पांच मिनिट में आखी समरी आप दे सम्य वस्तु तत्व मार मगजमा गुमकर आखी रात सवार पद लखाई जाता आ सीस्टम थी एकज व्यव जाए कि उतरी जाए अंदर सौ सरव पी तो वक्य घूंटे नाम जाने संस्कृत न श्लोक देखाई आ देखाने सवार पद तैयार थी गये આખું ગમે હાથમાં જે આવ્યું અહીંયા લખી નાખે અહીંયા લખી નાખે લખાય જાય હા એટલે કઉ છુ ને આ એવરગ્રીન આ જ્ઞાન એવરગ્રીન છે એટલે કાલે હા ઈ ગયેલા છે ભારત દરેક ગણેશ એક જગ્યાએ ભરાઈ ગયા છે તો બહુ છે આપણે કહ્યું પહેલી વસ્તુ એવા છીએ તમારે શક્તિ નો હોય જે પંચાયત ની રાજ્ય તેમના નિમિત્તે આમ સંદેશો દરેક પોતાના સ્વાર્થ માટે પોતાના જીવન માટે આજે બહુ સુંદર થઈ ગયું છે બહુ સુંદર થાય છે આ કોઈ ખ્યાલ નતો કે આ પાયા ઉપર આ બધું થઈ જશે આટલા મોટા વિશાળભાઈ કયો કોઈ ખ્યાલ નતો આવું કે આવું થઈ શકશે પણ દાદા કહેતા હંમેશા કે કવિરાજ અમારું યશ નામ કર્મ એવું છે કે તમારા છોકરાઓના છોકરાઓને તમે કહેશો ને કે આ દાદા ઘરે આવતા તો આશ્ચર્ય પામશે કે તમે ખોટું બોલો છો કેટલું યશ નામ કર્મ અમારું ફેલાય જશે કેવું બોલતા પરંતુ સમજે સાહેબ મગજ મોટું પાછી ખૂબ સુંદર હું જયારે પાલ છીએ સમજ્યા જ તો આપણું સુંદર શરીર એવી ચૂંટણી આજે દાદા પણ પાબતું હતું પાટી નહીં ગયો પરંતુ એના ગીતા ચવિતા કુદરતી આગળ અને સ્વદનો બધા પ્રયાસ છે મારા પ્રાણી અવિરાજ અદુચ્છ માનવકાલી જે આદિજા એને અદભુત આદિ કારણ આપણા યોગ આવે થતા હોય તો તે મુક્તિ થતી હોય ત્યારે અહીં સાદી આપણે આપણા અર્થોથી અર્યા જે કાલ રાત્રે યોગેશભાઈ કરતા પુરા ભેટો હતો न भुलाती, भुलाते जे भूला यादि तुम्हारी आदि तुम जय सचिद जय सचिद सर्वांसिता री વસંતભાઈ છે ને આપડે એટી ટુ માં વસંતભાઈ ને એવી કહેવું કે રાતના હાડા સુધી છે ને ગાડી ચલાવે પાછી સવારમાં પાંચ વાગ્યા માં તો બીજા મુકામ પહોંચવાનું હોય અમે થાગી ગયો હોય પણ દાદા છે ને બરાબર પાંચ વાગે તૈયાર થઈને બેઠા હોય દાદા ને મેં કીધું દાદા આપડે બધા અમારા મોઢા કરેલા છે ને તમારો એવોર ફ્રેશ લાગો છો તો કે અમે અમે સોમાં રહીએ છીએ ને હંમેશા હસતું મોઢું પાંચ વાગે બી હસતું મોઢું હોય રાત્રે સુતા હોય ત્યારે હસતું મોડું ક્યારેય ઉદાસી જોઈ નથી મોઢા ઉપર દાદા કહેતા અમને કે તું શોક સભામાં જવું હોય તો બહુ ભારે લાગે मे हसाई जाए मुग्ध हास्य मौन मरक मरक मरकत एवं निरंतर झड़े झड़ गे कायम युवा मुक्त हास्य व નજરો નુરાુ સદા ત્રી સુ એક જ સ્ટ્રીટ હોય ને એમાં આડી ગલી હોય તો પાંચ પાંચ નામ મળી ગયા છે હું આ બે હજારથી આ કહું છું કે કેલનપુર તમે મ્યુનિસિપાલિટીમાં અરજી કરો અને કેવલમપુરી કેવલ્યપુરી આ નામ અપાવો મ્યુનિસિપાલિટી મંજૂર કરશે સાહેબ અમારે મુંબઈમાં એક એક ગલીને પાંચ પાંચ નામ અપાઈ ગયા છે મ્યુનિસિપાલિટી કરશે આ કેવલપુરી કહેવાય જ્ઞાની પુરુષના અને તીર્થંકર ભગવંતોના પાંચ કલ્યાણક હોય એમાં કેવલપુરી કહેવાય પાંચમું કલ્યાણક કહેવાય યાર હા વિડીયો હા or નથી આવું થોડું કે આવું હોય શકે પેલું મુક્તિ સુખ છે ને એ પણ મને બીજી વાર રાખવાનો કંટાળો હોય એકવાર લખાઈ ગયો લખાઈ ગયું પણ રસિકભાઈ કે હું લખી આપીશ બે મહિના લખા તદ લખાણું આજે દોઢ પદ લખાણું અડધું પદનું લખાણું છે પેલું મુક્તિ સુખ ફાઇનલ એમના હાથે લખાણું છે અમને બે ને રસવાઈ પેલા બી ખબર નહોતી ને હજી પણ ખબર નથી પણ જેવું શું એવું ભાઈ એક પદ દાદા ભગવાનને કનુદાદાને अरेट महात्मा बधाज पद मो आ मुक्ति सूखना बे महीने ला गया था रसिक भाई मैंने मैं तो आखिरा शब्द जो करे शब्द आया करें कहताइनल लिखुत आ भूमि ने कैवल्य पुरी कहवाई तो, <laughs> <laughs> तो सारू અરજી કરજો મ્યુનિસિપાલિટીમાં આપશે કેલનપુરી કાઢી નાખજો કલ્યાણ પેવલ પૂરી પૂર્ણાત્મષ દે પૂર્ણાત્મષ રહેરા સાત સાગર હોય થી આંખમાં ઉમટી આવે કારણ કે સાદાશ્રી સુહા સાદાશ્રી સુ સ્મૃતિ ખારે પ્રિયો પ્રિયો વચનકાયાના આધિ વ્યાધી ઉપાધિના ત્રણ રોગ ત્રણ યોગ મન વચનકાયા અને ત્રણ લોક બધું ઉખાડીને સિદ્ધ દશામાં બેસાડી શકે એવા સદપુરૂષને નમસ્કાર બધા હા ગજબ છે ગજબ છે આપની ક્ષા ગજબ છે વિરો વસીને દ જોતા મહાવીર ના સમય ધ વાળા બોલતા દાદા હવે જરા એના ઉપર કેટલો સત્સંગ કાઢ્યો છે ગજબનો સત્સંગ કાઢ્યો છે હા એ हे परमात्मा सबने छे छे परमात्मा मोनाम ते मोक्ष सदा उता मोरे तो नफरन जय जय दैwriteData છબિયા નહી ભરો સ્વ કરે દૂબી કરવો સાગ કરિયે તળિયામાં ડૂબી જવું જોઈએ તો તરી જવાય ચલો હરી આ દાદાને બહુ પ્રિય પદો છે આ બધા કનુ દાદાને અને કેટલા અપડાઉન કરવા હતા અમદાવાદના ને સુરતના વડોદરાના શરૂઆતમાં આ બધા મહારથીઓ જ્ઞાન લઇ પૂછે કે દાદા હવે અમારે કરવાનું શું કારણ કે અનાદી થી કરવાનો અભ્યાસ પડી ગયો છે ને કરવાની ટેવ એટલે કઈ કરવિતા પદ વા કરજો મારા બને રીત સર સાત વર્ષ બેકાર હતા તો મુંબઈ થી કલ્યાણ ને કલ્યાણ થી મુંબઈ દિવસ ત્રણ વખત આવે ને આખી ચોપડી વાંચી જતા કેટલા માર્ગ માંગે ને આ બધી લાઈન મોડે બોલીએ હરી હરો ્રહ્મુ જીવનારી હરી કરો શુદ્ધ ચિત્ત શિવ માણો અસાયિક અઘ અદાન સજો દિયો અતિ શુભ ફુલ પિત શુભ छप छपियाँ थे तराय नहीं छप छपियाँ थी तराय खांसी भरो स्वघटगा भरो स्वघटगा तरह दूबी तरवो સાગ અમૂતે નટ વર નાગ શુદ્ધ રાધે કૃષ્ણ શુદ્ધ રાધે કૃષ્ણ શોધે બ્રહ્મ સબત લે બ્રહ્મસ હરી હરો હર जीवा चहती धवीराम जीवा जहसी दवीरा शुभ आत्मा छोना शुद्ध आत्मा छो नीचे જી ધરી જહી ધરી શુમા છો અનતા શુધાત્મા jay sachidananda vitara jay sachidananda vitara jay sachidananda vitara nishaya vandeh nisheshita nishaya vandeh nisheshita ત્માય શોતાત્મા શોતાત્મા સમજે છે તે પરમાત્મા સંઘે હે છે પરમા સવાત્ોતા રે છે તે પરમાત્મા સંજે છે તે પરમાત્મા જય જય જય દાદા ભગવાન મોતામો તે મો સદાન Oh, my God. કહી રહ્યા બધી જ આપણને લેખાય એમને એમણે પડકાર ફેંક્યો હતો કે દાદાને સામાન્ય લોકો હોય છે એ જગાએ નહીં નહીં લઇ જવા જોઈએ આમને પેલો પડકાર ફેંકો હતો બતાવો કે સ્પેશિયલ જગા જોઈએ એકચ્યુલી એવું બન્યું હતું કે બધા આપતા પુત્રોએ બ્રહ્મ વિચાર કરતા હતા કે આપણે આ કેમ કરવું જોઈએ અને પછી બધા जुदा जुदा विचारों रजूआत थी थी एटते दादा भगवान त्याग एक पट्टी वालों फोटो एम बधा देवदेवीओ बादाए खबर नहीं है पी एम त्या सु मैंने अंदर विचार आयो मैं बधा देवदेवीओ प्रार्थना करी के आम ते संभाजो અમારી ભાવના છે કે કોમન માણસોને એટલે કે જે લોકો અગ્નિસંસ્કાર કરે છે એ જગ્યાએ આવા પુરુષના અગ્નિસંસ્કાર ના થાય તો બહુ સારું એમાં પદ્માવતી દેવી અને બધા દેવી દેવીઓ હતા અને એમણે કામ કરેલું છે પણ અમે બધા આપતા પુત્રો જોડ્યા હતા એમાં શું છે કે મને વગર કામનો જસ મળે છે પણ ફેક હકીકત આ બધું કામ अंतर बी प्रार्थनाओं देवदेवीए करेलू है हा एट्ल हूं एवं अंदर थी दादा भगवान कहता था पद्मावती देवी ने अंबादी बात करता था एट हूं बधाने फरी फरी कहु छू कि आप एज काम कर सचिदान સંપૂર્ણ સમર્પિત યોગ્ય સંસ્થા લડાઈ lo dijo રામાણું હશે આપેલી વાત નથી સમજાયેલું નથી એટલું એ ત્યાં આગળ આત્મા સાથેનું જીવનું ભવાપ છે એટલા માટે ભરણ કરવા માટે ત્રણ ચાલે છે ત્યારે એમાંથી વિકાસ થતો થતો થતો થતો ઇવોલ્યુશન d. Yeah. આપણે સાહેબ પેલો મેળો ને ત્યારે એક બે પ્રશ્ન પૂછ્યા પછી તરત જ કાન પકડીને પેલો શબ્દ જ મારાથી બોલાઈ ગયેલો કે દાદા હું વ્યવહારમાં પણ કંઈ જ નથી જાણતો અને નિશ્ચય માય દંડ છું ખાલી ગાતા આવડે છે આ ત્રણ શબ્દ કહેલા બસ હતા દાદા વડોદરા હતા અને એનું પ્રસંગ એટલે પણ મત સવલ સમયું હતું જવા એ ગુજરાત એટલે નજીક થયા એક વાત બદલ અને આટલું મુક્તિ સુધી પ્રગટવાનું થયું આ સાથે ગામજી ખાતે મજૂર ખાતે સાથે ગામકાતા ગુજરાત એમાં કવિનાજ મૂર્તિસૂત્ર થયું તેમાં પ્રસ્તુ કે કારણ કે ક્યારેક રીતે બોધેલો સત્સંગ અમારામાં નિરંતર રહો દાદાજી જય સચ્ચિદાનંદ શન ખુલ્યું હોય ને એટલે પછી હોળી વધારે વિશેષ દાદા એવું આપ્યું કે તારે ગુરુ કરવું તો થશે પરંતુ આપણને જે ચાવી આપીશું એ ચાલીએ કરી નથી હોત ગુરુ કહી શકીએ કે લોકોના ઘરના કૃત્ય હોય છે તો તારી ગુરુ કહું તો આ લઘુની ચાબી આપણી ઘરે જોઈ રાખી જોઈએ લઘુ એટલે અજ્ઞાન જ્ઞાનનો ડિફરન્સ જે ચિંતાજી માટે આજે થયું છે એ ચિંતાજી ચિંતાજી માટે સાચી આપણી શરૂઆત ધ્યાન રહી છે વિભ્રમતા કેવી રીતે ઉત્પન્ન થઈ સામીપ્ય ભાવમાં વિભન્નતા કેવી રીતે ઉત્પન્ન થઈ જામીના ઇન્ડિયામાં રહેશે બાકી ત્યાં રહેશે બેડમિન્ટન કેનેડા હસબન્ડ વાઇફ બેન આવે છે दादा सही बात करू दादा अमने अडमिंटन चार्जेस सत्संगन मार्जेस सत्संग અને સકુબહેન ને ત્યાં સવારે સત્સંગ હતો અને એમના દીકરા અને બંને આવેલા અને એમના દીકરા એમને વાત થઈ કે અમારે ત્યાં તમે આવશો તમે ક્યાં ના જો તમે નવસારીના હું તો અમારી ગમી ના થયા આવું જ પડે અમે એમને ત્યાં ગયા આગલા દિવસે જ અમે અહીંયાથી ત્રણસો લઈને ગયા હતા એમાં મોટી સાઇઝ બધી હતી બધી વપરાઈ ગયેલી આગલા દિવસે પૂરી થઈ ગયેલી एक दिवस में नईज वैच का एक तैयार करनी पुस्तिका मैं आपनी पुस्तिका आपी आश्चर्य रोज एमज रा हजी रोज डेली वाची ले <laughs> મોટા છે okay. <quaad OVER> જા રોકને આશા હૈકાર ચિઠી હોમે ન સુની હમને સુ હો જાતે જા કબૂલ કરબૂલ કરે જી ગયે જી ગયે ગતિ ચારો હૈ પરદે સામાન્ય માણસ હોય તો દાવડનું લાકડે એને મળે અને સિખ્ત પુરુષ હોય સુખ ના લાગડા મળે ગયા પછી પણ સાહેબી હોય મો શ્રાવણ ના ધર્મ મેળિયા હોય શ્વાસન આપતા કવિરાજાજી આપણે તો બે હજાર પાંચમાં પ્રતિષ્ઠા કરવાની છે ને એટલે આપણે તો આમ નિશ્ચિંત જતા કે દાદાને કાંઈ થાય જ નહીં આપણે હાથે પ્રતિષ્ઠા થવાની છે ને આવા શબ્દ બોલે એટલે આમ અમને આશ્વાસી છો સુર આગમાં छो अगरो आगमान ओ चिंता वायरण हिल्लो रे अरुषणे काशी दुरा चंद्रमाशी दुरा चंद्रमा स्वास नित शुआमा उभरासी श्रुतिमा सुबरा देश चेतन अकड़ा छ ઉરાઈ જા ઉબરાઈ જાવાયો ખરી મા જો સર્વાંગી ચંદ્રમાર્વાંગ સાબી આપજો આપજો જો પંચભૂતિ પર પંચભૂતિ પરપોતા ધારવહી પંચભૂતિ પરોતા ધારવહી કેસર मे सौ दा। केवर दादाजी सृष्टि वि हर पार सृष्टि सौरभ भेल चौदलो શની ઝારિ વાસણી બગલા છે ખાર છોલા બગલા મા દા દેખાય છે સારા દેખા છે મારામા Da jhor or diNet-ca दर वर्षे कीजे न एक सरसोण राधेश्याम भाई छे हा शंकराचार्य जी एवी सर्व भूतेशु ये लख्यु एना बीज कोई हिम्मत न करे પણ દાદા કૃપાએ જો ચાર્જ લાઇન છે પણ ઇટ ઇઝ સમથિંગ નિજ મૂલમ સ્વભૂતેષુ નિજમૂલમ સ્વભૂષુ નાનરૂપે ન નમો નમોસ્ત કેવલ રૂપા નમો નમામૂલ સર્વૂતું ષણરૂપે સંસ્થિતા નમો સ્ત નમસ્ત નમો risheru pa namo namah risheru namo namah praket subodh bhai ho to zara aaiye jo please subodh bhai dr subodh bhai बीजे एक जेम अपने दादा भगवान सीम जय जयकार हो एव त्री मंथ मे एक वस्तु आई गई श्रीम दीम दरि हंसान श्रीम दीम दि हंसान हरिहंसम भगवान yas namah adi yo namah bhagavan hrim shrim arham ho ken kei arham hastiya usanam hastiya usanam hrim shrim arham ho ken kei arham hastiya usanam hastiya usanam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 હૈ નામ નમ ભગવાસુદેવાય નમ ભવાસુદેવા હરિમ હરિમ હરિમ નમ શિવાય હરિમ હરિમ હરિમ નમ શિવાય હર ભર તૃપા Om <töst> Aladhi Pali Gangadhare Hamsaha Gangadhare Hamsaha Gangadhare Hamsaha Gangadhare Hamsaha Om oh Prih Aham Damam Prih oh, Hamsaha Vasu Jeevam Tat Jiranam Vasu Jeevam Tat Jiranam Om oh, Hari Om Namo Pri Hari Namo Dasu Jeevan Tat Jee Danand Dasu Jeevan Tat Jee Danand Hariyo Hariyo Hariyo Namo Shiva Hariyo Hariyo Hariyo Namo Shiva Hariyo Hariyo Hariyo Namo Shiva Hariyo Hariyo Hariyo Namo Shiva Hariyo Hariyo Hariyo Namo Shiva સિમંદર સિમંદર બદવા ભગવા મે હરિ સિમંદર ભગવારિમ ભગવાન હર હર સતમન હર સિમ કરગવાર સિમ ભગવાર મંદાતિમ બવારિ હરિ હરિ ભાર હર હરિ હર શિવાન ભિવાયો હર શિવા શિવા hara hara namaha hara hara namaha hariyo hariyo hariyo namaha hariyo hariyo hariyo namaha shri krishnaam shri krishnaam shri krishnaam saranam Krishna Krishna Krishna Krishna chalao Hariyo Hariyo Hariyo Namasteva Hariyo Hariyo Hariyo Namasteva Rama tuwa Hello Namaste oh! Namaste Namaste hari hari hari hara namashi va hari hara hari hara namashi tri are ham namo tri hari vasu shivo satyaran vakshu shivo satyaran vasu shivo satyaran vasu shivo satyaran brahmanak बदा देवलोक नमस्कार जय जय सच्चिदान अदुत योग क्या पूरा नुझे तो इच्छिए अंदर तो आ योग चाले चाल तो, चाल तो राखवा सुधीर भाई साहब ने नम्र विनती सुधीर भाई साहब સુધીરભાઈ આપનું ઉદબોધન त्या एक बीजी जाहरात करू आता वर्ष रंजनबेन पुण्यतिथि बेहजार बार आप पुत्र परेशानंद जी पिताश्री चंपकभा अणखीवाला અને ચંદનબેન પરિવાર તરફથી વર્ષ બે હજાર બારની પુણ્યતિથિ એટલે કે પ્રકાશ પર્વની ઉજવણી એમના તરફથી છે તો અમે પરેશાનંદજી અને એમના પરિવારને હું વિનંતી કરીશ કે એ લોકો આમંત્રણ આપવા માટે બે દિવસની ઉજવણી થશે એટલે પ્રમાણે બે દિવસની ઉજવણી દોઢ દિવસની ઉજવણી રહેશે તો પરેશાનંદજી અને એમનો પરિવાર દાદાજી ચાર લાઈન ટીવી લઈજો પાછું વાત કામ કયું કયું દાદા ના ચાલજો શબ્દ આપો ને તને જે લાગે પછી પડકું ઉપલી ને પછી આ બધું પતી જાય ને સુધી પછી હા લઈ આવીશ શૈલેષભાઈ કે છે મને કે તમે આમંત્રણ આપો શૈષ ભાઈ શબ્દો થંભી ગયા છે શબ્દો નીકળી નથી શકતા છતાં બધા મહાત્મા હૃદય થી ભાવ ભર્યું આમંત્રણ આપીએ છે કનુ દાદાજી કવિરાજ આપણ આપીએ છીએ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાન દેશભાઈ પુત્રો અને બા સાથે આપનો ફોટો સર્વ આપતો પુત્રો અહીં આવી જાવ અને મનરબા બીજા બધા પોતાની જગ્યા પંકજભાઈ નિમંત્રક ની ભાવના છે કે દાદાજી સાથે અને મનરબા સાથે સર્વ આપતો પુત્રો કવિરાજ ફોટા માટે આવી જાય કવિરાજ આપી ગઈશું બીજે મહાત્માઓ ફક્ત પોતાની જગ્યાએ જ રહેશે યોગીદાનંદ બેઠા છે સુધીરભાઈ અહીંયા સુધીરભાઈ આ તરફ આવી ગયો ચાલે જઈજો બહાર જાવ જાવ જઈ જાઓ જઈ જાઓ ચલો જીતુભાઈ આપણે સ્કૂલમાં ભણતા હતા ચોથા ધોરણમાં એનો મોટો સેશન ચાલે છે આ યાદગીરી પંદર વીસ વરસ પછી કામ લાગશે એ યોગેશ ત્યાં ત્યાં પુષ્પાબેન પુષ્પાબેન બેસી જ એક લઈ લો પુષ્પાબેન સાથે 1 મિનિટ પુલિઝ મેને ફાધર બસ હવે બધા પોતાની જગ્યા જ જતી રહેજો પ્લીઝ પ્લીઝ ચાલો બાર લાગશે ચાલો વાંધો નહીં જય સત્રી જય સશ્રી રા ચલો એક મિનિટ શું પણ નવીનભાઈ કોઈ નહી ચલો નવીન બને પાડવો છે એમને પાડવો છે બસ વધારે નહી ચલો સુધીભાઈ આપતો પુત્રો પોત પોતાની જગ્યા બેસીઓ અને સુધીરભાઈ આપણા સગડ સંપત્તિ સુધીરભાઈ મેં ક્યાં કહેવા માંગી ત્યારે મહાત્મા પોતાની જગ્યા હતી જય <laughs> સચિદાનંદ <laughs> <laughs> आप अक्रम विज्ञान जे नान्युआरी हजार अगिय न प्रगट करूमिका कर बात करें पची उद्घाटित करे पांच सात मिनट थे तो बेर कर स्कूल में भरत हो तेरे अमारी पड़ोश में સોસાયટીમાં એક ફોટોગ્રાફર રહેતા હતા ઘરમાં ઉજવાયેલા સામાજિક પ્રસંગોના તેમણે પાડેલા ફોટા લેવા જાઉં ત્યારે તે કેટલીક વાર ડાર્ક રૂમમાં હોય અને બહાર લાલ હોય અંદર રૂમમાં અંધારું હોય ઘંટડી વગાડો એટલે ધીમે ધીમ ખોલી આપણને અંદર બોલાવે તો સફેદ રંગની ટ્રેમમાં પ્રવાહી દ્રાવણમાં પાડેલા ફોટાના પેપર ડૂબેલા પડ્યા હોય रावण ने काीक आम हलावे झाँकी फाखी एक प्रिंट धीरे धीरे अंदर ईमर्स थाय थोड़ी वर में बधी प्रींट क्लियर स्पष्ट देखाय कहू छू कि अत्यपादा जो आप सस्थानक बात छे एना बीस वर्ष थी प्रिंट धीमे धीमे धीमे आज आप इमर्शा जी शुरूआत थी दादाजी पहली शुरूआत સંકેત રૂપે દાદાએ હું વિજ્ઞાન સ્વરૂપ છું એ રીતે આપણને સંકેત આપેલો દાદા અને એ વખતે એક સામે જો બેઠો તો મેં દાદાએ કેમ આમ કર્યું અને એ પછી દાદા અમેરિકા ગયા અને ત્યાં એમની માંદગી સાજગીના સમાચારો અહીંયા આવ્યા અને એમનું અહીંયા નિર્માણ બાવીસ બીજી જાન્યુઆરી ઓગણીસો માં થયું અને એ રીતે જોતા ધીરે ધીરે પછી એમના અગ્નિસંસ્કાર થયા वडोदरा थ केलमपुर अंतिम यात्रा आप पी आ सक समाधि स्थल आप जुड़े एनु नामकरण थेक एक हिमर्त छयू थी अहं गु उभो तेरे मैंने जो लागणी थी ए मिनीट में पताई कही दू विगोनी निशनी नवा पग बनवा चेतनाए दादाजी ने ईट इज बट नेचरल पसंद करेला દાદા ભગવાનની ચેતના નિત્ય સમજણ પ્રકાશની વેટી ગંગા છે ગ્રેનાઇટ ના સમાધિ પથ્થર ઉપર લાખો હજારો મહાત્માઓની ફિંગર દિવ્ય શક્તિ સંચાની સિમંદરી જય સચિદાની અવરા અહીંયા જામી છે કપાટ ટેકવી હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું ઉચ્ચારતા ભાવ વિભોર મહાત્માઓના શ્વાસ ઉશ્વાસની પ્રતિષ્ઠાથી અષ્ટકોણ ગ્રેનાઇટ महात्माओ आंसुओं की जलधारा शिव स्वरूप संपत्ति जीवंत बने चमकता पारदर्शक ग्रेनाइट पर महात्मा नेत्रदीपक झगारा थे जोशो तो आम झगाराता तारीखा सामधि सस्थानक अष्टकमर जीवंत मंदिर अक्रम विज्ञान दादाजी आशीषना किरणों छूटे मैंने भी लागू थाई रोमे रोम चंद्र साम साता शीतलता वर्ताई छे હજારો સૂર્યનું સંયુક્ત પ્રકાશનું યોગેશ્વરી પ્રતાપી સુદર્શન દ્વારા નાભી ચક્રમાં ઓમ નમો ભગવતે વાસુદેવાના નાદ ગુંજે છે દાદા ઇ સુક્યલ એશિયામાં આપણે સ્નાન કરી રહ્યા છીએ ચોવીસ કલાક ઝહરતો અખંડ દીવો જે દીવો છે અજ્ઞાનના અંધકાર સામે અશરી જ્ઞાન જ્યોત એક પ્રતીક સમાન છે અહમના ઘણા વિભાગોને सड़कता निरखर निरखा भाग्य देखें अपना आटलू बोली अने मारे छादा शब्दों कहवा हमने रावेजेश व्यास कवि पहले प्रोग्राम व्याख्यान श्रेणी अमदावाद कर एमन एक काव्य नु सरकू बोली जाऊ दादा प्रेजेंस एमनी सूक्ष्म हाजरी एमनी परम करूणा प्रेम अभेदता चितार कया शब्द में કઈ રીતે મૂકી શકાય કવિ શ્રી રજેશદાસ મિસ્કીનના શબ્દોમાં હૃદય ઇસ્તુ સઘળું કહેવા હૃદય ઇસ્તુ સઘળું કહેવા અને શબ્દ ના સૂજે અસીમની વાતો કરવા પ્રેમ શબ્દ લઈ ઠુજે મૂર્તિ કરતા સાવ જુદો મૂર્તિ કરતા સાવ જુદો એ આ જોયો કદી આગો જોયો હતો ને આજે અમે સુરજ જોયો આ વાત મેં ભૂમિકા તરીકે અક્રમ માટે વાત કરી છે હવે જે વાત કરી છે એ અક્રમમાંથી દાદા જે સંદેશો આપે છે આ જ એ આપણે જરી આમાં ઓપનિંગ કરીએ લાવ દાદાશ્રીએ બહાર આગળ ઉત્તરાયણ છે એટલે આજ જોશો તો પતંગ અને આ ફિરકી આ બધું લગાડીને બધા મુખસેવકોએ કામ કર્યું છે સુધીરભાઈએ ખાલી જોયું છે અને મુખ સેવક છે હવે આ પતંગ અને દોરીનું રાધેશ્યામભાઈ દાદાજી ના આપણે પોતે હન વસન કેસ અને દાદા ભગવાન થોડું દાદા ભગવાન નહીં શુદ્ધ ઉદ્યોગની આપણી જોડી સ્પીકર જાન્યુઆરી જાન્યુઆરી અને દાદાજી સરપ્રાઇઝિંગલી દાદાનો પતંગ ઉપરનો સત્સંગ ચાર પાનાનો દાદા પતંગ ઉપર બોલ્યા છે અને એને જ્ઞાનમાં ભોજકળામાં મૂકીને મૂક્યું છે એ આપ સર્વે વાંચશો હવે દાદા દજન આપીએ સજન આપીએ અને એમાં એક આમાં છેલ્લું પાનું આ અંકનું તેત્રીસમું કોણ તેત્રીસ તેત્રીસમું પાનું છેલ્લું તેત્રીસમું પાનું દાદા વાંચશે દાદાજી આપણને ખ્યાલ હોય તો આ જે ટાઇટલ છે આ મુખ્ય મુખ્યપુર દાદા પેલું એ આપે સજેસ્ટ કરેલું છે દાદા એ કરેલું છે અને આગળ છે જે ફ્લાઇંગ વ્હીલ છે ફ્લાઈંગ વ્હીલ दादा फ्लाइंग व्हील फ्लाइंग व्हील विषे दादाए सुदरती गई गयु हम राजेशान सुधीर भाई बदा ने साथी पतंग उड़ाड़ो पतंग ज्ञापुरुष न કર સ્પર્શથી એ સ્પંદન થઈ અને આપસના હૃદયમાં એ પતંગ દાદા ભગવાન રૂપે પ્રસરી ગયો જાય સચિદાનંદ પછી આ પતંગ તો હાથમાં આવ્યો પણ તમારી તંગ આપણી તંગ દશામાંથી આપણને સ્ટ્રેસ રિલીઝ કરવા માટે આપ્યો એટલે પછી આપણે શું કહ્યું ચલુડ જ રે પંખી તેરા દેશ હૈ એ આપણું સિદ્ધ લોક છે દાદા સિદ્ધ સુમધા સ્વામીની બેંક માંથી અસંખ્ય રીતે તમારા તરફ પૂજ્ય કનુ દાદાશ્રી તરફથી વહીને શ્રી કીર્તિ અને યશ પ્રાપ્ત થશે જય સચિદાનંદ મહાત્માજનો અમારા સફળ અરે સકળ સંપતિ હવે તમારા બધાના શુભાશીષ થી સફળ તો ઠી પણ સફળ બનશે પણ સબળ તો તમારા આશીર્વાદ થી બનશે જય સચ્ચિદાનંદ હમણાં જગદગુરૂંકરાચાર્ય યાદ કરી અને કવિરાજશ્રીએ એમણે યાદ એવી સર્વભૂતેશ માતૃપેણ સંસ્થિતા નમસ્ત સય નમો નમ એમણે એમ કહ્યું પછી એ એટલું બધું અદભુત ગાતા હતા એટલે મારે એમ કેવું છે કે કવિરાજ ના અંદર ભગવાને એમ કહ્યું કે એક આમ બહુ જ શ્યામી એક માંથી હું કવિરાજના કંઠમાં કવિરાજે તો દાદાને દાદાશ્રી એમને અહીં વડોદરાની ભૂમિ પર પ્રેમંદના જીભ ઉપર શ્લોક લખીને કવિરાજ કહ્યા હતા મહાકવિ બનાયા હતા પણ દાદા ભગવાને એમની જીવવા એમ લેખીની ઉપર એમણે કહ્યું જોડણી તો જોડણી તો અમારા જેવો જોડે પણ એ બધા બળદિયા છૂટા પડી જાય પણ કવિરાજના કંઠની અંદર અત્યારે ચીકીને કોઈ સંદેશ આપીને મને જગજીતસિંહ યાદ આવ્યા અને પછી એ જગાથી તો એમના કંઠમાં જગદીશસિંહ આશા અને આશા ભોસે લતા મંગેશકર રફી બધા જ ઉપસ્થિત છે કારણ કે આ ત્રિમૂર્તિ છે દાદા ભગવાનની હવે અમારા સંઘપતિ શ્રી સુધીરભાઈએ दादा भगवाने एक सत्संग आप एम तो पतंग प्रस्तुत करो भाई दादा शू कह दादाने मुखे सांपड़िए आग् नु फ्लायवील एक सौ एक सुधी फर्य गाड़ी चालू एक, एक सौ एशी सुधी रकम जमे करा बदा करेज एक सौ एक थो एट एना पोता ना जोर थी चाल से तो आ मोटा फ्लायवील हो ते आम थी आम અહીં અડધે સુધી ઊંચું કર્યું પછી એ એની મેળે એના પોતાના જોરે ફરે પછી બીજું અડધું એવું આ બીજું અડધું એની મેળે જ ફરે આપણે ત્યાં સુધી જોર કરવાનું છે આ પુષ્પ પુરુષાર્થની વાત નિશ્ચય સાથે બસ દાદા કેલમ સંસ્કૃતમાં કે પછી તો એની મેળે સહજ થઇ જાય આખું વીલ ફરવાનું અક્રમ નો જાય સચ્ચિદાનંદ એટલે તમારે એટલે આપણે આ એકસો એક્યાસી સુધી જાય ને પછી ડરવાનું કોઈ કારણ રે આપણને જ્ઞાની પુરુષ અભયમ સત્તમ સંશુદ્ધિ ગીતામાં એ ડરવાનું કોઈ કારણ રે નહી તે પછી એની મેળે ફરશે કારણ કે ક્રમિક તો જોર લગા દે જોર લગા દે ભાઈ તો એની મેળે ફરશે કવિરાજ અમે નાની ઉંમર દાદા ભગવાન કે છે એ શોધ કરી હતી કે આખું ત્રણસો છે તો ક્યાં સુધી ફેરવાય આપણે પછી શોધકળો કરી કે એકસો એક્યાસી એ પહોંચે ને પછી એની મેળે ફરે છે એ તો આપણે ત્યાં મિલના ફ્લાયવ્હીલ હોય છે ને એવા કે એવું આ છે અક્રમનું અક્રમનું ફ્લાયવ્હીલ ઊંચું ન થાય પણ એકસો માં લઈ જાય તો ઉકેલ આવી ગયું આપણે આ બધાને અત્યારે આ ઉકેલ આવી ગયો એમ જ બરો જય સચ્ચિદાનંદ છતાંય છતાંય આ છતાંય શબ્દ એવો છે ને કે કોઈક ના મનમાં કઈ સંદેહ હોય તો દાદા આપણને નિસંદે બનાવે છે લોકો કે છે કે દાદા આગળ સો સો ટકા શી રીતે પડાય મેં કોઈ સો નહીં એસી ટકા તું દાદા એમની ભાષા બી ટકા કહે છે ને એસી ટકા શી રીતે મેં કઉ સાત ટકા પાડતું એકાવન ઉપર પાડજે બાકી નોકરપચાસ અમારે ઉમારી આપવાના છે અમારે ઉમારી ઉમેરી અરે અત્યારે પ્રગટ જ્ઞાની પુરુષે ઉમેરી આપવાની જવાબદારી છે જય સચિદાનંદ બાકીના ઓગણ અમારી ઉમે કારણ કે મે જોયેલું ક્રોઝ એન્ડ ઇફેક્ટ કોઝ એન્ડ દાદા કે છે કારણ કે મેં જોયેલું એક બોટ ટુ ફ્લાય હતું ને મિલ એમાં એને અડધી સુધી ઉચકીને લઈ જાય સ્ટ્રેસ વેથી સ્ટ્રેટ વે થી પછી એની મેળે ફરે એના પોતાના ફોર્સથી એકાવન ઉપર જાય તો પચાસ ઉપર નહીં અને ઓગણપચાસ થાય તો પાંચ ઉપર આવી દુનિયામાં કંઈક હેલ્પિંગ તો હશે ને કોઈ કાર્યની પાછળ હેલ્પિંગ હોય જ હેલ્પિંગનું ભાન ન રાખીએ હવે હેલ્પિંગ એટલે શું કનુ દાદાશ્રીની દાદા ભગવાન પ્રત્યેથી આવેલી એમના હાથ માત્ર આમ ઉંચા થાય ને કૃપા મળે એ જ જય સચ્ચિદાનંદ નું ભાન ન રાખીએ તો આપણે સાયન્ટિસ્ટ ને કહેએ હું તો એટલે સુધી કહું દાદા કે છે આવું ફરી ફરી આ દાદા મળવાના નથી અને આ દાદાનું જ્ઞાને મળવાનું નથી આ અક્રમ વિજ્ઞાન ફરી ફરી જોવાનું નહીં મળે માટે આવું આનું એકાવન કામ કાઢી લેજો નહીં તો આ દુનિયામાં કોઈ આરો નથી પંચમ આરો છે હવે તો એટલું જ કે મોક્ષનો બીજનો ચંદ્રમાં થયો છે આપણા અક્રમ વિજ્ઞાન ઉપર આપણા સદગત નિર્માણ પામેલા જે શાહ સાહેબે અને સુધીરભાઈ બધા ભેગા થઈને બીસ થી પૂર્ણિમા ઘણી તમે અક્રમ વિજ્ઞાનમાં જોયું હશે કે એ થી પૂર્ણિમા સુધીનો વિકાસ અને એ જ્ઞાનનો વિલાસ દેખાડ્યો છે હવે એની ત્રી ચોથ થવી જોઈએ માટે હવે કામ કાઢી લો ત્યાં પ્રશ્ન પ્રશ્ન પરિપ્રશ્ને એને પૂછ્યા ગીતામાં છે હે દાદા આપની પાસે આવીએ છીએ ત્યારે આપ ઘણી વખત એવું કહો છો કે તમારું કામ કાઢી લો તમારું કામ કાઢી લો એ અમારું અમારું કામ કેવી રીતે તો દાદાશ્રીની સામે જે બધા મોંઘાડીને કે કાન ખુલ્લા રાખીને સાંભળતા હશે એમને દાદાશ્રી સંભળાવે છે અને આપણને બધાને સંભળાવે છે કામ કાઢી લો એટલે શું કહીએ છીએ અમે અમે એમ નથી કેતા કે તમે પૂરી જ આજ્ઞા પાડો કરું દાદા પણ ઘણી કે પૂરી આજ્ઞા પૂરી જ આજ્ઞા એવું રોજ હું ગાગા કરું નહીં पर काम काढ़ समझी जव कि आपने आग्ना पी कहे आग्ना रह आग्ना जागृत रहू कहे एट जागृत रहो आग्नागु छु आरिंग सुधीर भाई जाग जाग एवं हाँ हूं कह ए आपू काम नहीं कर परीक्षा म प्रोफेसर शु कहे कि भाई ए परीक्षा आपो के मार्क उमरवा पड़े कोई आजीजी करी न पड़े एवं रीते परीक्षा आपो એટલે પેલા એ સમજી જવું જોઈએ કે વધારે વાંચવું પડે બધું પદ્ધતિ એટલે કે સત્સંગો શીલવંત સિંચન સત્સંગમાં આપણને જે કરે તે કામ કાઢી લેવા માટે એ પણ જરૂરી છે આ આજ્ઞા જો પાડે ને તો કામ કાઢી નાખેવું છે જયારે તીર્થંકરો હોય છે હાજર ત્યાં સુધી શાસ્ત્ર ધર્મ તપની ના પાડે છે એ આજ્ઞા આપે એ આજ્ઞામાં જ રેજે આજ્ઞા મોક્ષ લઈ જશે એમ અમે અત્યારે શાસ્ત્ર વાંચવાની દાદા કે ના કહીએ છે કેટલાક શાસ્ત્ર અનુરાગીઓ છે ચારિત્રમો હોય છે અને શાસ્ત્ર અનુરાગ પણ એમાં પ્રશક્તિ નામનો એક ગીતામાં શબ્દ છે કવિરાજ પ્રસક્તિ એટલે અતિશક્તિ આસક્તિ એટલે આ સાંસારિક બાબતમાં તો ખરી પણ આમાં એવું હોય છે એટલે કે છે અત્યારે શાસ્ત્ર વાંચવાની ના કહીએ છીએ એટલું અત્યારે આપણે કીધું પછી અમારે કશું કરવાનું અરે આ કશું કરવાનો માર્ગ જ નથી ધીસ ઇઝ ધ વે ઓફ અન્ડરસ્ટેન્ડિંગ નોટ રીડિંગ નોટ રાઇટિંગ એટલે કે છે કે આજ્ઞા પાજી કામ થઈ જશે તો આપણે બધા આજ્ઞા પાડીશું દાદા ભગવાનની જય સચિદાનંદ કામ કાઢી લેવાનું એટલે અમારી આજ્ઞામાં બરાબર રહેવાતું હોય તો બે ચાર મહિને એકાદ વાર આવીને દર્શન કર્યા આટલું બધું આપણે તો વારંવાર આવીએ છીએ તો કેટલો લાભ મળે છે તો ચાલે ને જો ના રહેવાતું હોય તો અહી આવીને કદાચ ન રહેવાતું હોય તો મુંબઈ સુધી અમેરિકા સુધી કેલિફોર્નિયા સુધી જ્યાં કનુ દાદા હોય જ્યાં દાદાની મૂર્તિ હોય જ્યાં ચિત્ર છવિ હોય ત્યાં દર્શન કરવા આવી જજો આ વાત અહી પૂરી થાય છે પણ હમણાં કવિરાજ બઉ સુંદર સમજાવતા હતા એમની સમજાવવાની શક્તિ પણ અદભુત છે તો મને એમ થયું કે રસિકભાઈ રસિકભાઈ નો પત્ર આવ્યો હતો મને રણજીત રામચંદ્રક મળ્યો ત્યારે એમાં બધું એમણે લખ્યું હતું પણ મને આ જગ્યા વિશેનું આ બધું અત્યારે પૂજ્ય શ્રી કનુદાદા અને કવિરાજસે ધ્યાન ખેંચ્યું ત્યારે મને એક વસ્તુ યાદ આવી શ્રી કૃષ્ણ વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને કે છે કે બહુ ની મેની વ્યતિતાની જન્મની મહારા ને તમારા આપણા બધાના અનેક જન્મો વીતી ગયા અને આશા ભોંસલે પણ ઓપી નાયન ના ટ્યુનમાં એસ એચ બિહારી પાસે ગીત લખાવડાયું હતું યહિ વો જગા થી હમ જબ હમ મિલે થો જગા હૈ મોક્ષ મિલગે જય સચિદાસ અક્રમ છે તમે આઈ જાય આ વાત સાંભળ્યા પછી અક્રમનું આપણે નામકરણ રાખ્યું છે જાગ જાગ જાગૃતિ એમનો છે અને દાદાજી મારો અંગત અભિપ્રાય આપું છું કે આ અંક ચરણવિધિ પછીનું સ્થાન લેશે એવું લાગે છે આપ એનો જોઈ जी ने आप जनजो आ मारो अंगत अभिप्राय आ वारंवाचवा जो महात्मा ज्ञान बदलू रीविजन करने ज्ञान ने प्रक आज जबरदस्त अंक क्षर रीते मुख सेवको बनो जय सचिव એક સેકન્ડ આપણે જોઈને આજે ચરણવિધિ પછીનું સ્થાન સુબોધભાઈ સુબોધભાઈ સુધીભાઈ ચરણ વિધિ પછીનું સ્થાન લેવા માટે હે દાદા ભગવાન હે દાદા ભગવાન આખા જીવન દરમિયાન આખા જીવન દરમિયાન કોઈનો પતંગ કાપવું નહીં કોઈનો પતંગ કાપવો નહીં એવી શક્તિ આપો એવી શક્તિ આપો અને કોઈની ફિરકી ઉતારું નહીં અને કોઈની ફિરકી ઉતારો એવી સદબુદ્ધિ આપો એવી સદબુદ્ધિ આપો મહાત્માઓ જેમે મેં રૂમ લીધી છે લાસ્ટ ટાઈમ એવું બનેલું કે તાળું બંધ કરીને ચાવી પોતાની સાથે લઇ તો આજે રિપીટ ન થાય તો માસ મહાત્માઓ ખાસ પોતાની રૂમના ફ્લસકોક ટ્યુબલાઇટ ઇલેક્ટ્રીસીટી જે પણ કાંઈ હોય એ વ્યવસ્થિત રીતે બંધ કરીને એની ચાવી ચાવી કાંડના કાઉન્ટર પર આપવા વિનંતી જય સચ્ચિદાનંદ દરેક મહાત્મા પોતાની જગ્યાએ જ રહી બે બે લાઇન છે હવે યાદા દિલ મજ પુસ્ત કરે નાષે પહેરી આયિષે આયિષું શુદ્ધ આત્મા શાંતયા શુદ્ધ આત્યા બચી સુયા બચી બારે છે કારી ગુલ બસલા કહુ રમેલા હોટા કમી રમર લગેલા હોવા પરોડા કરાદા દાદા ના છેલા શબ્દો આ હતા આપણે પણ યાદ રાખવાનું ચાલો સતસંગ માં ચાવાનો છે ચાલો સતસંગ માં ચાનું છે એમ બોલી દાદા પુરી ગયા પૂરી તારા પૂરી ગયા જય જય ભી ગયા જય જય જય દાદા ભગવાન ના તકની જય જયકારો ભગવાનરાસિમ જય જય કાર ભગવાન અસિમ જય જયકાર દાદા ભગવાન રા અસિમ જય જય કાર જગ્યા આપણને દેખાડે છું